જીવને સામાન્ય વાક્ય આ એક બે પ્રશ્ન આવ્યા છે પણ આપણે જયારે એને એનું આવશે ત્યારે લઈશું બે પ્રશ્ન આવ્યા છે જીવને સામાન્ય જીવ એટલે ફરી વાર દ્રવ્ય સંગ્રહની અંદર પૂજ્ય નેમિચંદ સિદ્ધાંત આપણને જણાવે છે જીવો ઓવો અમુક્તિ કત્તા સદેહ પરિમાણો ભોત્તા સંસારત્થો સિદ્ધો સો વિશ્વસો દહી તે જીવ જીવે છે દ્રવ્ય અને ભાવપ્રાણથી ઉપયોગમય છે અમૂર્તિક છે કરતા છે પોતાના શરીર પ્રમાણ રહેવા વાળો છે સિદ્ધ છે સ્વભાવથી ઉર્ધ્વગમન કરવાવાળો છે અને મુખ્ય મુખ્ય લક્ષણો આપ્યા પછી જીવની વિશેષ વ્યાખ્યા કોઈ શબ્દ એવો નથી ને કે જે ન સમજાયો ધારો હા તે જીવે છે જેનાથી જીવે છે દ્રવ્ય અને ભાવ પ્રાણથી આ પ્રાણ શું છે એ આગળ આવશે ઉપયોગમય છે ઉપયોગ પણ આગળ આવશે અમૂર્તિક છે એટલે અરૂપી કરતા છે ત્રણ પ્રકારે કરતા છે જીવ એ આગળ આવશે પોતાના શરીર પ્રમાણ રહેવા વાળો છે જ્યારે જ્યારે એ શરીર ધારણ કરે ત્યારે સંસારી અવસ્થાની અંદર પોતાને જે શરીર મળ્યું હોય એ શરીરમાં રહેવા વાળો અને મૂળમાં પોતે સિદ્ધ સ્વરૂપે છે અને પોતે પો સ્વભાવથી ઉર્ધ્વગતિ કરવાવાળો છે પણ અધોગતિ એને કર્મના સંયોગથી થાય છે કર્મ એ જળ છે પૂદગઢ છે કે જેનો સ્વભાવ છે નીચે જેવો ભારે થવું અને જીવનો પોતાનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે જીવની વિશેષ વ્યાખ્યા વ્યવહાર નહીંથી જેને ત્રણેય કાળમાં ઇન્દ્રિય બળ આયુ અને શ્વાસોચવાસ એ ચાર પ્રાણ હોય છે અને નિશ્ચય નહીંથી જેને ચેતના હોય છે તે જીવ છે મૂળ ગાથા દ્રઢ સંગ્રહ ની આ પ્રમાણે છે તિકાલે ચદુપાણા ઇન્દ્રિય બલમાં ઓ આણ બાણો જ વ્યવહારાશો જીવો નિશ્ચય વ્યવહાર નહીંથી એટલે જે અત્યારે સંસારી આત્મા સંસારમાં કઈ રીતે છે તો કે ત્રણેય કાળમાં એ ઇન્દ્રિય બળ આયુ અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણ એને હોય છે આગળ પ્રાણની વ્યાખ્યા આવશે અને નિશ્ચય નહીંથી જેને ચેતના હોય છે તે જીવ છે ચેતના એનો પણ વિસ્તારથી આપણે વિચારશું હવે જે ઉપયોગની વાત કરી હતી એ અહીંયા જીવનું મુખ્ય લક્ષણ કદાચ તમારી બુખમાં હશે ઉપયોગ એટલે આત્માની અંદર જે ચૈતન્ય શક્તિ જે છે એ શક્તિનો જે ઉપયોગ કરે છે એટલે એનો ઉપયોગ કીધો તો એ ઉપયોગ કઈ રીતે કરે છે તો કે બે રીતે કરે છે એક જોવામાં અને જાણવામાં જીવનું બીજું કોઈ કામ નથી જીવ બીજું કાંઈ કરે નહીં એકમાત્ર એનું કામ જોવાનું અને જાણવાનું અને જોયું અને જાણ્યું ત્યાર બાદ પોતાનામાં સ્થિર થવાનું એનું કામ એટલે ઉપયોગના બે વાક્ય ચેતન શક્તિનો ઉપયોગ પોતાની જે શક્તિ એનો ઉપયોગ કર્યો શેમાં ઉપયોગ કર્યો જોવામાં અને જાણવામાં જોવામાં એટલે દર્શન ઉપયોગ જાણવામાં એટલે જ્ઞાન ઉપયોગ દર્શનને ક્યારેક સામાન્ય જ્ઞાન કીધું છે અને જ્ઞાનને ક્યારેક વિશેષ જ્ઞાન કીધું છે અથવા દર્શનને ક્યારેક નિરાકાર કીધો છે અને જ્ઞાનને સાકાર કીધો છે એનો એક દાખલો આ રૂમ અંધારો હોય તમે અંદરથી દાખલ થાવ અને અહીંયા તમને કોઈ વસ્તુ દેખાય પણ તમને ખબર નથી કે શું છે ખાલી માત્ર એનો આકાર દેખાય છે વસ્તુ પડે દેખાય છે એ જે છે સામાન્ય દર્શન કહેવાય નિરાકાર ખબર નથી તમને શું છે તમે જેવા અંદર આવો છો નજીક આવો તો ખબર પડે કે કોઈ વ્યક્તિ છે કોઈ વસ્તુ છે વગેરે તો જે એ વ્યક્તિ કે વસ્તુનું જ્ઞાન થયું એને જ્ઞાન કહેવાય અને જે સામાન્ય પહેલાં દર્શન થયું તમને એને દર્શન કહેવાય એટલે પહેલો નિરાકાર ઉપયોગ અને પછી સાકાર બરોબર હવે જીવ રહે છે ક્યાં તો કે નિશ્ચયથી તેઓ પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહે છે અને વ્યવહાર નહીંથી સંકોચ વિસ્તાર જે એમનો એનો ગુણ છે એને કારણે જે પ્રમાણે એને શરીર મળ્યા હોય સંસારમાં એ પ્રમાણે રહે છે અને જ્યારે મોક્ષમાં જાય ત્યારે જે છેલ્લું શરીર હોય એ છેલ્લા શરીરનો જે આકાર હોય એ જ આકાર આત્માનો બને અને એનું કદ જે છેલ્લું શરીર હોય એનો બે તૃતીયાંશ તું 2 થર્ડ એ સિદ્ધિ સલાહ પર અથવા તો લોકાગ્ર જઈને એ પ્રમાણે વસે છે સમજાણું ત્યાં નિરાકાર છે અરૂપી છે પણ એનો અર્થ એવો નહીં કે કોઈ આકાર નથી નિરાકારનો અર્થ એ છે કે નિત્ય એક આકાર જેનો છે તે એટલે આકારમાંથી આકારાંતર ન થાય એ નિરાકાર સમજાણું નિરાકાર નો અર્થ છે કોઈ આકાર ન હોવું એવું નહીં પણ નિત્ય એટલે એને નિરાકાર કહેવાય પછી અરૂપી સિદ્ધ પરમાત્મા અરૂપી છે આત્મા અરૂપી છે અરૂપીનો અર્થ શું છે નિત્ય એક જ રૂપ જેને ધારણ કર્યું છે એ અરૂપી એટલે કે રૂપમાંથી એ એક જે રૂપ હોય એનું રૂપાંતર નથી થતું બીજું રૂપ ધારણ ન કરે એ નામ આરોપી ઘણા કન્ફ્યુઝન એવું હોય છે એટલે માત્ર દેખાય નહીં એવું તો કે હવા પણ આપણને દેખાતી નથી આરોપી કહેવાય ઘણી વસ્તુ સૂક્ષ્મ હોય છે દેખાય નહીં આપણને આરોપી કહેવાય નહીં આરોપીનો અર્થ આ છે કે નિત્ય એટલે શાશ્વત એક જ આકારથી ધારણ કરે એક જ રૂપ ધારણ એ રૂપમાંથી રૂપાંતર ન થાય એ અરૂપી સમજાણું તો નિશ્ચય એટલે કે દ્રવ્યર્થિક નહીંથી દ્રવ્યની દ્રષ્ટિએ જોવા જાવ તો આત્મા પોતે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે વ્યવહારથી તમે એમ કહી શકો કે દેહને જે દેહ મળ્યો હોય એ દેહમાં રહે છે હવે કોઈનો પ્રશ્ન છે એની સાથે લઉં પ્રદેશની વ્યાખ્યા પ્રદેશ એટલે શું તમારે કોઈ ગ્રાફ પેપર હોય ને ગ્રાફ પેપર એમાં સ્ક્વેર્સ હોય બરાબર નાના નાના સ્ક્વેર હોય ને ગ્રાફ પેપરમાં છે ને ગ્રાફ પેપર તો ખ્યાલ છે ને એમાં સ્ક્વેર હોય તો ખ્યાલ છે એમ સમજી લેવાનું કે જે આ સ્ક્વેર છે ને એને તમે પ્રદેશ કહો આખો સમૂહ જે છે એ પેપર નાના આવા પ્રદેશો ભેગા થઈ અને દ્રવ્ય બને ધર્માસ્થિકાય અસંખ્ય પ્રદેશ અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ આકાશ અસ્તિકાય અસંખ્ય પ્રદેશ જીવ એક જીવ અસંખ્ય પ્રદેશ તો એના આવા નાના નાના જે ભાગ છે એનું એ સમૂહ જે છે એ દ્રવ્યો જીવ દ્રવ્ય લ્યો ધર્મા શીખાય લ્યો અધર્મા શીખાય લ્યો કે આકાશમાં શીખાય લ્યો તો કે પ્રદેશ એટલે તો કે જે નાનામાં નાનો અવિભાજ્ય હવે એને તમે ભાગ ન કરી શકો એકમાંથી બે ન કરી શકો એવો સૂક્ષ્મ નાનો ભાગ એ પ્રદેશ છે એવા અસંખ્ય પ્રદેશને ભેગા કરો તો જીવ ધર્માસ્તિક અધર્માસ્તિક અને આકાશ પ્રશ્ન લખી રાખજો પછી સમજાવો એટલું મને કે લંચ વખતે આપશો આપણા મને ખબર ને અત્યારે તમે બૂંદી એટલે ત્યાં શાસ્ત્રકારો પ્રદેશ અજીવની વ્યાખ્યા આવશે ને પ્રદેશ આપણે પૂર્ગલની એમાં આવશે બુંદી અત્યારે કહી દઉં તમને ચાલો એક બુંદીનો લાડુ લ્યો એમાં જે નાની નાની કળીઓ હોય ને એ પ્રદેશ બરોબર આખો ભેગો થાય પ્રદેશનો સમૂહ એટલે આખો લાડુ એ રીતે જીવ અજીવ એ જીવ ધર્મ વગેરે બરોબર હવે જીવના લક્ષણમાં આપણે જોયું કે ચેતના એ શક્તિ છે જીવ અને અજીવને જે જુદા પાડવા માટે જો કોઈ એક વસ્તુ હોય કે જેનાથી જુદું પડે છે તો એ ચેતના જીવ ચેતનાયુક્ત છે અને બાકીના અચેતન છે એટલે ચેતના જેનામાં નથી તે જીવ એ ચેતનાયુક્ત અજીવ ચેતના વગર એટલી સામાન્ય વ્યાખ્યા હવે ચેતના જે શક્તિ છે એનો ઉપયોગ જે કરે છે પોતે ઈ શે છે જોવામાં અને જાણવામાં અને આપણે શું કરીએ છીએ બીજું બધું પછી જીવના અનંત ગુણો છે દરેક દ્રવ્યની અંદર અનંત ગુણો હોય દરેક દ્રવ્ય અનંત ગુણ ધર્માત્મક છે દરેક દ્રવ્યની અંદર અનંત ગુણો હોય પણ એના મુખ્ય ગુણ કયા દરેક દ્રવ્યની અંદર મુખ્ય ગુણો હોય તો જીવની અંદર મુખ્ય ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તપ અને વીર્ય આ પાંચ એના મુખ્ય ગુણ કહેવાય સમજણ દર્શન એટલે જોવું જ્ઞાન એટલે જાણવું ચારિત્ર એટલે ઠરવું તપ એટલે સંત અને વીર્ય એટલે શક્તિ હવે આ દરેક ગુણ જે છે ને આમાં કહે નથી પણ હું તમને કહું દરેક ગુણ જે છે ગુણની અંદર પણ એની પર્યાય હોય એટલે અવસ્થા હોય એટલે ફેરફાર થાય ગુણની અંદર કાયમ ફેરફાર ચાલુ હોય તમે ગોળની ભીલી લઈ આવો બજારમાંથી તો ત્યારે એ ગોળની ભીલી રૂપે છે બરાબર એ દ્રવ્ય અને એમાં ગુણ છે એનો મીઠાસનું તો હવે એ મીઠાસ જે છે એનો ગુણ છે ચાલુ છે તો એ દ્રવ્યની અંદર તમે ગોળ લઈ પછી એને તમે ભાંગો એનો ભૂકો કરો એને પાણીમાં ઉગાડો એનો પ્રવાહી બનાવો વગેરે આ એનું તમે રૂપાંતર કર્યું હવે તમે ગોળને લ્યો એક ઢેફું તો એને તમે મોઢા મૂકો તો કેવું લાગશે મીઠો હવે એના ઉપર લીમડાનો અર્ક ચડાવો લીમડાના પાન મીટાડો પછી મોઢા મૂકો તો કડો તો એ એનો મીઠાસનો ગુણ પણ કડવો બન્યો ને એવી રીતે ગુણની અંદર પણ એવું રૂપાંતર થાય દ્રવેમાં પણ એવું રૂપાંતર થાય સમજો આ સામાન્ય વાત કરી એ જ પ્રમાણે અજ્ઞાન ગુણ એ જ્ઞાન ગુણમાં પણ એવી રીતે રૂપાંતર થાય મતિ જ્ઞાન શુત જ્ઞાન અવધિજ્ઞાન મનપરિયુ જ્ઞાન અને કેવળ જ્ઞાન એ જ્ઞાનની બધી અવસ્થાઓ છે એ જ પ્રમાણે દર્શનની અંદર ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન બધું આગળ આવશે સમજણું પછી ભેદ પ્રભેદ આ નવ તત્વના નવ ભેદ કીધા તા ને એનો વિસ્તાર કરો તમે તો બસો ને છોતેર ભેદ થાય અને જીવના ભેદ કેટલા અહીંયા કેટલા બતાવે છે દેવના એકસો પ્રકારના દેવ નારકીના ચૌદ પ્રકાર મનુષ્યના ત્રણસો પ્રકાર અને તિરિંચના અડતાલીસ પ્રકાર હાજરી દેવના વન નાઇન્ટી એટ સમ ત્રણ પ્રકારના ચૌદ નારકીના ભેદ અને અડતાલીસ તેર ઇંચના ભેદ હાજર બરોબર છે તો કદાચ હવે જીવના પ્રકારો અને ભેદ્યા આખો જીવ જીવાસ્થિક સમગ્ર જીવ તો એક પ્રકારે જો તમારે જીવને સમજવું હોય તો એના ચેતના ગુણથી તો કે દરેક જીવની અંદર ચેતના છે સર્વજીવ છે સિદ્ધ એ પ્રમાણે દરેક જીવ ચેતનાયુક્ત હોય છે હવે જો એ જીવને તમે બે પ્રકારે વિચારવું હોય તમારે તો ત્રસ અને સ્થાવર સ્થાવરનો અર્થ એ છે દુઃખ પડે ત્રાસ પડે તો પણ પોતે પોતાની જે જગ્યામાં ઉત્પન્ન થયા હોય ત્યાંથી પોતે હલી ન શકે ત્યાંથી ભાગી ના છૂટી શકે એને સ્થાવર કહેવાય આવા પાંચ સ્થાવર જીવો છે પાંચ પ્રકારના અને ત્રસ જીવ કોને કહેવાય કે જે ત્રાસ પડે પોતે પોતાની જગ્યાથી ત્યાંથી ભાગી છૂટી શકે એને ત્રસ જીવ કહેવાય સમજાણું હવે ત્રણ પ્રકારે જો જીવને વર્ણવવા હોય તો ત્રણ લિંગના આધારે પુરુષ સ્ત્રી અને નપુસક હા હા લેવાની જે છે ને એના પહેલાંની એમાં લગભગ એ જ છે બધું એ આમ આપણે આ સંસારી જીવની વાત કરીએ છીએ આમ જે જીવના બે ભેદ કર્યા ને તત્વાર સૂત્રની અપેક્ષાએ બે ભેદ કર્યા સંસારીનો મુક્ત જીવના બે ભેદ કર્યા એમણે એમ એમ કીધું કે એ સંસારી જીવ અને એક મુક્ત જીવ એ સિદ્ધ પછી એમાં સંસારી જીવના આ પાંચ પ્રકાર લીધે પછી ચાર પ્રકારે જો જીવનો વિચાર કરવો હોય તો દેવ ગતિ મનુષ્ય ગતિ અને નરક ગતિ પાંચ પ્રકારે જો જીવને વિચારવા હોય તો ઇન્દ્રિય પ્રમાણે એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જો એનો ક્રમ પણ આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ ને એક જ ઇન્દ્રિય હોય કે જે સ્પર્શે બે ઇન્દ્રિયને જીવવાળાને બે ઇન્દ્રિય હોય એમાં સ્પર્શે અને રસનેન્દ્રિય હોય ત્રણ ઇન્દ્રિયવાળાને ત્રણ ઇન્દ્રિય જે હોય એનો પણ ક્રમ આ પ્રમાણે હોય સ્પર્શે રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય સ્પર્શ રસ ગંધ ચાર ઇન્દ્રિયવાળાને ચાર ઇન્દ્રિય જે હોય એ ચાર ઇન્દ્રિયોનો ક્રમ પણ આ જ પ્રમાણે સ્પર્શે રસનેન્દ્રિય ગ્રાણેન્દ્રિય ચક્રુ ચક્ષુરેન્દ્રિય સમજાણું અને પાંચ ઇન્દ્રિયવાળો જે હોય એને પાંચમે શ્રોતેન્દ્રિય હોય પણ આ જ ક્રમ હોય ઉત્પત્તિ પણ આ જ ક્રમથી થાય કોઈ જીવ એવો ના હોય કે જેને સ્પર્શે હોય ને જ્ઞાણેન્દ્રિય હોય અને રસનેન્દ્રિય ના હોય ચૌથ ઇન્દ્રિય હોય અને ચક્ષુ ના હોય એવું ના બને સમજાણું અને છ પ્રકારે એની કાયા પ્રમાણે પૃથ્વીકાય અપકાય તેવું કાય વાવું કાય વનસ્પતિ ગાય અને ત્રસકાય તો એમાં પાંચ જે પહેલાં છે એ સ્થાવર જેવો છે પૃથ્વીકાય અપકાય તેવું કાય વાવું કાય અને વનસ્પતિ ગાય એ સ્થાવર કહેવાય અને ત્રસ કાયની અંદર બે ઇન્દ્રિયથી માંડી અને પાંચ ઇન્દ્રિયના જીવો આવે ત્રસ કાયમાં કયા આવે બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયના જીવો આવે કે જે હાલી ચાલી શકે ત્રાસ પડે ત્યારે પોતે પોતાના સ્થાનથી દૂર ભાગી છૂટી શકે એ ત્રસકાય પછી જીવોના સ્વરૂપની અંદર જે પાંચ ઇન્દ્રિયોવાળા જીવોની અંદર સમગ્ર જીવરાશિ આવી જાય એમાં પાછા બીજા બે ભેદ પડે છે એકેન્દ્રીયના બે ભેદ પડે એક સૂક્ષ્મ અને એક બાદર સૂક્ષ્મ એટલે કે જે નરી આંખે ન જોઈ શકાય અને બાદર એટલે જે નરી આંખે જોઈ શકાય બરોબર આમાં જે સૂક્ષ્મ છે એને આપણે નિગોદ પણ કહીએ છીએ અને કંદમૂળ પણ કહીએ છીએ તો સુક્ષ્મની અંદર સાધારણ વનસ્પતિ કાયના જીવો આવે વનસ્પતિ કાય ની અંદર બે પ્રકારના જીવો હોય એક પ્રત્યેક વનસ્પતિ આત્મા હોય એક એક જીવ હોય અને સાધારણ વનસ્પતિ કાયની અંદર એક શરીરની અંદર અનંત આ જીવો હોય એ નિગોધ દાખલો આપે છે જ્ઞાનીઓ કે એક કંદમૂળની સોયની અણી ઉપર રહેલા ભાગની અંદર અસંખ્ય શરીરો છે કેટલા અસંખ્ય અને એક શરીરની અંદર અનંત જીવો છે સમજણ કંદમૂળની એક શરીરના એક સોયની અણી ઉપર જેટલું રહી શકે એટલા ભાગની અંદર અસંખ્ય શરીરો અને એક એક શરીરમાં અનંતજીવો અને દરેક સમયે એ અનંત જીવોમાંથી અનંતમો ભાગ કે જે અનંતા જીવો છે એ ચવે છે એટલે ત્યાંથી મરે છે અને પાછા ઉત્પન્ન થાય છે વનસ્પતિ કાયની અંદર બે પ્રકાર આવે એક પ્રત્યેક વનસ્પતિ કાય અને એક સાધારણ વનસ્પતિ કાય પ્રત્યેક વનસ્પતિ કાયની અંદર એક એક શરીરની અંદર એક એક જીવો હોય અને સાધારણ વનસ્પતિ કાયની અંદર એક શરીરની અંદર એક શરીરની અંદર અનંત જીવો હોય બરાબર સમજાણું અને એ નિગોધનો સાધારણ વનસ્પતિ એટલે નિગોધ કહેવાય જેને આપણે નિગોધ કહીએ છીએ ને એ નિધ એ નિગોધની અંદર સોયની અણી ઉપર રહેલા ભાગમાં અસંખ્ય શરીર હોય અનંત મેં કીધું ને તમને એક શરીરમાં અનંત જેવો પણ સોયની અણી ઉપર રહેલા નિગોધની અંદર અસંખ્ય શરીર હોય પણ એ અસંખ્ય શરીરની અંદર એક એક શરીરમાં અનંતા જેવો હોય અને એ અનંતા જેવોમાંથી સમયે સમયે એનો અનંતમો ભાગ કે જે અનંત છે અનંતનો અનંતમો ભાગ જે અનંતો એટલા જીવો ત્યાંથી ચવે અને બીજા અનંત જીવો પાછા આવે દેગોદમાં કલ્પના નહીં કરી શકો માટે જ્ઞાનીઓ કંદમૂળ માટે આટો આગ્રહ રાખતા હોય છે અનંત અનંત કાય કહેવાય એને અનંત કાયને એક કાયની અંદર અનંત જીવો અને આ બાજુ પંચેન્દ્રિયના બે ભાગ પડે પાંચે પાંચ ઇન્દ્રિયો હોય અને એક જીવ એક પ્રકારનો જીવ એવો છે કે જેને મન ના હોય અને બીજા પ્રકારનો જીવ એવો છે કે જેને મન હોય તો કે જે મન નથી જેને એને અસજ્ઞિ કહેવાય અને જેને મન છે એ સંજ્ઞી કહેવાય તો કે જે અસજ્ઞિ છે એ વિચાર ન કરી શકે અને સંઘની હોય એ વિચાર કરી શકે આપણે શહીએ તો એકેન્દ્રથી માંડી અને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો માત્ર પોતાનો જીવન વ્યવહાર સંજ્ઞા પ્રમાણે કરે છે સંજ્ઞિ નહીં પ્રમાણે સંજ્ઞાનો અર્થ છે સંસ્કાર તો દરેક જીવ એક ચાર સંસ્કાર લઈને જન્મે છે અને ચાર સંસ્કાર લઈને જગ વિશ્વની અંદર આ લોકની અંદર પરિભ્રમણ કરે છે અને એ ચાર સંજ્ઞાને આધારે એનું જીવન જીવે છે એ ચાર સંજ્ઞાના નામ છે પહેલી સંજ્ઞા છે આહાર સંજ્ઞા કે જેને કારણે જીવને જન્મતાની સાથે જ આહાર ગ્રહણ કરવાની એને ખ્યાલ છે એને શીખવાડવું નથી પડતું પછી મૈથુન સંગ્રહ એ પણ જીવની સંજ્ઞા છે એ જ પ્રમાણે પરિગ્રહ સંજ્ઞા અને ભય સંજ્ઞા આ ચાર સંજ્ઞા સાથે દરેક જીવ જન્મમરણ કરી અને આ સંસારની અંદર પણ સંઘની પંચેન્દ્રિય થયા પછી સંઘની પંચેન્દ્રિયમાં તિરંજ ગતિ પણ હોય મનુષ્યગતિ પણ હોય નરકગતિ પણ હોય અને દેવગતિ પણ હોય ચારેય ગતિની અંદર સંઘની પંચેન્દ્રિય જીવ હોય કે જે વિચાર કરી શકે એમાંય હે ઉપાધેનો વિચાર એટલે સારા સારાનો વિચાર સારા નરસાનો વિચાર કરવાની શક્તિ જેટલી મનુષ્યમાં છે એટલી બીજી ગતિમાં નથી સમજાણું હવે જીવના વિશેષ ભેદ બતાવે છે અહીંયા આપણે સાત ભેદ જોયા ને અગાઉ સાત ભેદ જોયા ને એક બે ભેદ કીધા એટલે બે પછી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ થયા ને અને પંચેન્દ્રના બે ભેદ એટલે સાત સઘની અસગ્ઞ તો સાત ભેદની અંદર પછી બધાએ ભેદ લઈ લો તો સાત ભેદની અંદર સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા આ નવો શબ્દ આવ્યો પર્યાપ્તા પર્યાપ્ત એટલે શું એ સાદો તમારે એનો મૂકવો હોય તો સફિશિયન્ટ ઇનફ તો કે પર્યાપ્ત એટલે કે જીવને ઉત્પન્ન થતાની સાથે જે એને જીવન જીવવા માટે જે શક્તિઓ જોઈએ એ જીવન જીવવા માટેની શક્તિ ઇનફ સફિશિયન્ટ થાય ત્યારે એમ કહેવાય કે આ જીવ પર્યાપ્ત છે એ પછી આગળ પર્યાપ્તિનું સ્વરૂપ આવશે આપણે જોઈશું વિચારશું અને એ સફિશિયન્ટ એની શક્તિ એને પ્રાપ્ત ન થાય એવા જીવોને અપર્યાપ્ત કહેવાય તો એ શક્તિ પ્રાપ્ત થયા પહેલાં એનું મૃત્યુ થઈ જાય એવા જીવો સાત પ્રકારના અને બીજા પર્યાપ્ત જીવો સાત તો ટોટલ ચૌદ પ્રકારના જીવ થયા તો જીવના ભેદ કેટલા થયા ચૌદ તમે એમ પૂછો કે ત્યાં તો ત્રણસો ને ત્રણ બતાવ્યા હતા એ પછી એની પછી વાત કરશું પછી જીવના પ્રાણ પ્રાણ એટલે એક એવી શક્તિ કે એ જીવને એનો જન્મથી મરણ સુધી એ પ્રાણ એને એ જન્મમાં એ ભાવમાં ટકાવી રાખે છે એટલે જે જે જે ભાવમાં એ ઉત્પન્ન થયો એ ભાવની અંદર ટકવાનું બળ જે પૂરું પાડે છે એ પ્રાણ કહેવાય સામાન્ય વ્યાખ્યા કરું છું અત્યારે પછી આપણે ડિટેલમાં એ પ્રાણની અંદર બે પ્રકારના મૂળ બે પ્રકારના પ્રાણ હોય એક ભાવ પ્રાણ અને બીજું દ્રવ્ય પ્રાણ દરેક જીવને ભાવપ્રાણ ચાર હોય સંસારી જીવને પણ ચાર હોય અને સિદ્ધના જીવોને પણ ચાર હોય દર્શન જ્ઞાન ચારિત્ર અને વીર્ય જેને આપણે અનંત ચતુષ્ટય કહેવામાં આવે છે ભગવાનને જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે એમને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ પ્રગટ થયા એમ કહેવાય એ અનંત ચતુષ્ટ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર અને વીર્ય ચાર ઘાતી કર્મોને ક્ષય કરી અને જે ચાર શક્તિ પેદા થઈ ચાર લબ્ધિ ચાર જે ગુણો પ્રગટ થયા એ આ ચાર દર્શન જ્ઞાન ચારિત્ર અને વીર્ય અને સંસારી જેવો માટે દસ પ્રાણ દ્રવ્ય પ્રાણ છે એમાં પાંચ ઇન્દ્રિય ત્રણ બળ મન વચન અને કાયા શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય બરોબર સમજણ હવે પર્યાપ્તિનું સ્વરૂપ પર્યાપ્તિની શું વ્યાખ્યા કરી કે જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એને જીવવાની જે શક્તિ જોઈએ એ શક્તિ આપ પર્યાપ્તિ પૂરી પાડે છે પહેલાંમાં પહેલી જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ્યાં ઉત્પન્ન થયો હોય ત્યાં રહેલા આહાર પૂતકલ પરમાણુઓને ગ્રહણ જે કરે અને પરિણામ આવે એક સમયની અંદર એને આહાર પર્યાપ્તિ કે જે શક્તિ જીવને ઉત્પન્ન થયા પછી જીવન જીવવા માટે જરૂરી છે એ પર્યાપ્તિ એ શક્તિ છે એ ન હોય તો જીવ જીવી ના શકે પછી બીજી પર્યાપ્તિ અંતર્મુહૂર્તની અંદર પહેલા સમયે આહાર ગ્રહણ કરે છે એટલે આહાર પર્યાપ્તિ પૂરી કરી એણે આહાર એટલે આપણે દાળ ભાત સાબુ રોટલી નહીં હોય આહાર એટલે ત્યાં જે શરીર ધારણ કર્યું હોય ધારો કે મનુષ્ય તેને હોય તો શરીર છે એ ઔદારિક શરીરના પૂર્ગલ પરમાણુઓ ત્યાં પડ્યા હોય આપણે એમણે કીધું ને આઠ પ્રકારની મહાવર્ગણાઓ એ મહાવરગણાઓમાંથી ઔદારિક શરીરની વર્ગણાઓ પડી હોય એ અવધારિત શરીરની વર્ગણાઓને ગ્રહણ કરે એ આહાર કહેવાય એને ઓજસ આહાર કહેવાય જીવ ત્રણ પ્રકારના આહાર લે આને ઓજસ કહેવાય પછી જીવ પોતાના જે રૂવાણા હોય ને એને રોમ કહેવાય ને એના દ્વારા જે આહાર ગ્રહણ કરે એને લોમ આહાર કહેવાય લોમ લોમ આહાર અને દાળભાત્ર શાક રોટલી તમે જે જમો એને કવળ આહાર કહેવાય કોળિયો લેવો ને તમે કોળિયાને સંસ્કૃતમાં કવળ કહેવાય કવળ આહાર તો ત્રણ પ્રકારના આહાર જીવલે છે કે લથમ સમયે જીવ આ ઓજસ આહારથી શું કરે છે બીજી પર્યાપ્તિ શરીર શરીર ધારણ કરે અથવા તો ઓજસ આહારથી શરીર પર્યાપ્તિ પૂરી એટલે શરીર બનાવે છે સમજણ આ બધાનું મૂળ કારણ જે છે એ કાર્બણ શરીર છે અને આ પ્રક્રિયા જે થઈ રહી છે એની અંદર તેજસ શરીર નિમિત્તરૂપ છે કારણ કે કાર્બન શરીર અને તેજસ શરીર એ બે શરીર એવા છે કે જે જીવની અંદર એ જીવનમાં સાથે જ હોય જ્યાં સુધી એનો મોક્ષ ન થાય ત્યાં સુધી આ બે શરીર કાયમ માટેની સાથે હોય તો કાર્બન શરીર એને જે ગતિમાં જવાનું છે તે ગતિમાં એને લઈ જાય ત્યાં એ ઉત્પન્ન થાય અને એ કાર્બન શરીરને આધારે એ જે શરીર બનાવવાનો છે એ શરીર બનાવવા માટે તેજસ શરીર જે એની સાથે જ છે એને નિમિત્તરૂપ થાય છે મદદરૂપ થાય છે કે જે તેજસ શરીર કાયમ આપણા શરીરમાં હો આપણામાં હોય અને એ શરીર અત્યારે પણ આપણે જે ખાધેલો આહાર જે છે એને પચાવવામાં મદદરૂપ એને આપણે જઠરાગ્નિ કહીએ છીએ જઠરાગ્નિ એટલે તેજસ શરીરનું કાર્ય સમજાણું તો આહાર પર્યાપ્તિ પૂરી કર્યા પછી એ બીજી પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ પૂરી કરે છે અને ત્યાર પછી એ જ પ્રોસેસથી ઇન્દ્રિય પ્રાપ્તિ પૂરી કરે છે બધી ઇન્દ્રિય બનાવી દે છે આ બધું અંતરમૂર્તમાં બને છે પહેલા સમયે આહાર બાકીના અંતર મુહૂર્તની અંદર આ બે આ ત્રણ પર્યાપ્તિ દરેક જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પૂરી કરવી પડે પૂરી કરે જ ક્યારે પણ કોઈ કાળે ક્યાંય પણ અપવાદરૂપ પણ એવું ન બને કે આ ત્રણમાંથી એક પર્યાપ્તિ એને ન પૂરી કરી હોય એવું ન બને આહાર શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિ કાયમ પૂરી કરે હવે ચોથી પર્યાપ્તિ જે છે એ શ્વાસોચ્છ્વાસ એ પણ પૂતગલ પરમાણુ છે વરગણા છે પૂતગલ આપણે વરગણામાં મનલાય શ્વાસો રહી ગઈ હતી વરગણા આપણે બતાવીને એમાં એટલે મેન્શન નહોતું થયું વાંધો તો શ્વાસોચ્છ્વાસ નામની પણ પૂતગળ વરગણા છે એને ગ્રહણ કરી અને પરિણામ આપવી જીવને એ શ્વાસોચ્છ્વાસ નામની ચોથી પર્યાપ્તિ છે હવે જો આ ત્રણ પર્યાપ્તિ જ્યારે પૂરી કરે અને ચોથી પર્યાપ્તિ પૂરી ન કરે અને જો જીવ ત્યાંથી ભવાંતરમાં ચાલ્યો જાય તો એ અપર્યાપ્ત જીવ કહેવાય કે જે આપણે જોઈએ આગળ કે અપર્યાપ્ત જીવનો જે ભેદ કર્યો હતો એ અપર્યાપ્ત જીવ કહેવાય સમજાણું શ્વાસોચ્છ્વાસ નામની ચોથી પર્યાપ્તિ પૂરી કરે એ પર્યાપ્ત જીવ તો દરેક પર્યાપ્ત જીવ જે છે એ ચાર પર્યાપ્તિ પૂરી કરે તો જ જીવે નહીં તો અપર્યાપ્ત તરીકે એ ગણાય અને ભવાન ધર્મ ચાલ્યો જાય સમજાણ બધાને પર્યાપ્તિ અવશ્ય હોય પૂરી કરે જીવવા માટે આ જે છે ચાર એને જીવવાની શક્તિ છે એને પર્યાપ્તિની શક્તિ કીધી બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પંચેન્દ્રિય સુધીના જીવો ત્યાર પછી ભાષા પર્યાપ્તિ પૂરી કરે ભાષા એ વચન વર્ગણાના પુટલ પરમાણુઓ છે સમજાણું એટલે બે ઇન્દ્રિયથી માંડીને અસંઘની પંચેન્દ્રિય સુધીના જીવો આ ભાષા પર્યાપ્તિ પૂરી કરે અને સંઘની પંચેન્દ્રિય જીવ ત્યાર પછીની છેલ્લી જે મન પર્યાપ્તિ જે છે એ પૂરી કરે છ પર્યાપ્તિ પૂરી કરવા વાળા જીવો સંઘની પંચેન્દ્ર જીવો અસંગી સુધી સુધીના જીવો પાંચ પર્યાપ્તિ પૂરી કરે અને બાકી એકેન્દ્રિયના જીવો ચાર પર્યાપ્તિ પૂરી કરે એમાં બંને જ આવે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને આવે શ્વાસોચ્છ્વાસની પર્યાપ્તિ પૂરી કરે તો એ જ નિગોદનો જે પર્યાપ્ત કહેવાય અને શ્વાસોચ્છ્વાસની પર્યાપ્તિ પૂરી ન કરે અને માત્ર ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરી એને એક જ ઇન્દ્રિય હોય સ્પર્શ ઇન્દ્રિય એ પૂરી કરીને પાછું જાય તો એ અપર્યાપ્ત ના અંતર્મુત આ બધી જ પર્યાપ્તિઓ અંતર મુહૂર્ત માં પૂરી થાય પછી એનું કોષ્ટ આપ્યુંન્દ્રિય જીવને ઇન્દ્રિય કેટલી હોય એક સ્પર્શ પ્રાણ કેટલા હોય ચાર દસ કેટલા પ્રાણ ચાર સ્પર્શેન્દ્રિય એટલે એક ઇન્દ્રિય કાય એટલે એક કાય શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય અને પર્યાપ્તિ ચાર આહાર શરીર ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ એ જ પ્રમાણે બે ઇન્દ્રિયવાળાને સ્પર્શ ઇન્દ્રિય અને રસમે ઇન્દ્રિય હોય પ્રાણ કેટલા હોય 6 છ પ્રાણ હોય બે ઇન્દ્રિય હોય બે પ્રાણ હોય શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય અને પર્યાપ્તિ કેટલી હોય 5. આહાર શરીર ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ આ પર્યાપ્ત જીવની અપેક્ષાએ વાત કરી છે ત્રણ ઇન્દ્રિય બાળાને એ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિય રસને ઇન્દ્રિય ગ્રણેન્દ્રિય અને પછી પ્રાણ સ્પર્શે રસને ઇન્દ્રિય ગ્રણેન્દ્રિય ત્રણ ગાયબળ વચનબળ બે પાંચ અને બે સાત અને પર્યાપ્તિ આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોચ્છ્વાસ અને ભાષા એ જ પ્રમાણે ચૌરેન્દ્રિયને ચાર ઇન્દ્રિય પ્રાણની અંદર ચાર બે છ અને બે આઠ અને પર્યાપ્તિ પાંચ અને અસંગની પંચેન્દ્રિયને પાંચ ઇન્દ્રિય હોય અને પાંચ ઇન્દ્રિય બે બળ અને બે એટલે નવ પ્રાણ અને પર્યાપ્તિ પાંચ અને સંગ્રિપંચેન્દ્રજીવને પાંચ ઇન્દ્રિય દસ પ્રાણ અને છ પર્યાપતિ બરોબર અંતરબળ અંતર્મૂળ હાજી હા ભાવપરા બધા નો બધા આપણે અહીંયા દ્રવ્ય પ્રાણની વાત કરે છે હવે આપણે અત્યારે હવે જીવ તત્વનું આટલું અત્યારે સમજીએ છીએ ડિટેલની અંદર પછી લઈશું આપણે હમણાં આટલું રાખીએ પછી બધીની વ્યાખ્યાઓ બધી સરખી થશે અજીવ તત્વ અજીવ તત્વમાં શું આવ્યું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ આસ્તિક કલાક પહેલા કીધું છે જીવના ચૌદ ભેદ કીધા આપણે એક પ્રમાણે અજીવના પણ ચૌદ ભેદ જો અજીવની અંદર આખું જે અજીવ તત્વો જે છે એમાં સ્કંદ દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદ એક એક તરફની સ્કંદ એટલે આખો લાડવો બુંદીનો દેશ એટલે પાર્ટ ઓફ ધટ લાડવો ટુકડો એનો અને પ્રદેશ એટલે એક એક કળી એની કળી બુંદી હોય ને કહેવાય કહેવાય ને બુંદી એક એક બુંદી સમજણ હવે જો ધર્માશિક અધર્માશિક અને આખા શાસ્ત્રી આ ત્રણ દ્રવ્યો જે છે એ અખંડ છે એમાં કોઈ ભેદ ભાગ નથી પડતા તો ભાગ કયા હિસાબે વળ્યા સ્કંદ તો સમજાય એટલે સ્કંદ તો ધર્માશિક આખો લીધો અને પ્રદેશ સમજાય કારણ કે પ્રદેશોનો સમૂહ છે માટે પણ દેશ કેમ સમજાય પાઠ કેમ સમજાય અખંડ છે દ્રવ્ય અને અખંડ થતા નથી તો ધર્માસિકાનું કાર્ય શું છે ગતિ સહાયક તો અહીંયા પણ ધર્માસિકા છે આખું હું મારો આ હાથ છે એના આટલો ઊંચો કરું એટલે મને હાથને ગતિ મળી ખ્યાલ આવે તો ધર્માસ્તિકા અહીંયા પણ છે ધર્માસ્તિકાના કારણે આ ગતિ થઈ શકી તો અહીંથી અહીંયા સુધી જે મારો હાથ ઉપડ્યો ઊંચો થયો એમાં જેટલા ધર્માસ્તિકાના પ્રદેશોનો ઉપયોગ થયો એને દેશ કહેવાય પાઠ સમજાણું નહી તમે જ્યારે ગતિ કરો ત્યારે ગતિની અંદર જેટલા ધર્માશિકા પ્રદેશો તમને સહાયરૂપ થાય છે એ પાઠ કહેવાય એ દેશ કહેવાય હવે આપણે સ્થિર બેઠા હોઈએ તો આટલો જે ભાગ છે સ્થિરતાનો એટલા જે અધર્મા શિકાના પ્રદેશોનો ઉપયોગ થયો એનો દેશ કહેવાય પાઠ બાકીના પણ છે અદરમાસથી કયાના પ્રદેશો પણ એનો ઉપયોગ નથી આટલાનો જ ઉપયોગ છે એ જેટલાનો ઉપયોગ કર્યો એટલો એનો દેશ કહેવાય પાઠ સમજણ તો સ્કંદ એટલે આખો પ્રદેશ એટલે એનો અવિભાજ્ય નાનામાં નાનો અંશ પાઠ અને દેશ એટલે એમાંથી એના ટુકડા તો આ જ પ્રમાણે ધર્માસ્થિકાય અધર્મસ્થિકાય અને આકાશ આસ્તિકાયતગલની અંદર તો સમજાય છે પૂતગઢની અંદર શું છે પરમાણુઓ ભેગા થવું અને છૂટા પડવું એ પૂતગલનો સ્વભાવ છે તો પૂતગળની અંદર તો એક અણુથી માંડી બે અણુ થયા એટલે દેશ એક અણુ એક પ્રદેશ પ્રદેશ ક્યારે કહેવાય કે જ્યારે એ સ્કંદની અંદર સમાયેલો હોય ત્યારે એને પ્રદેશ કહેવાય હવે એ સ્કંદમાંથી એ પરમાણુ પરમાણુ અને પ્રદેશની સાઇઝ એક જ હોય એકસરખી હોય હવે એ પરમાણુને તમે આખા સ્કંદમાંથી એમ જુદો કરો કારણ કે ભૂતગલનો સ્વભાવ છે ને પૂર્ણ અને ગલનનો છૂટા પડી શકે છે તો એને જુદો કરો તમે એને પરમાણુ કહેવાય છે પ્રદેશ પણ જ્યારે છૂટો પડે ત્યારે એને પરમાણુ કહેવાય એટલે ભૂજલની અંદર ચાર ભાગ પડ્યા સ્કંદ દેશ પ્રદેશ અને પરમાણુ સમજો અને કાળનો એક દ્રવ્યનો એક લીધું સ્વતંત્ર એટલે ધર્માસ્તિકાયના ત્રણ અધર્માસ્તિકાયના ત્રણ છ આકાશ હસ્તિકાયના ત્રણ એટલે નવ પૂતગલાસ્તિકાયના ચાર એટલે તેર કાળનો એક એટલે ચૌદ અજીવના આ ચૌદ ભેદ સમજાણું પૂતગલા હસ્તિકાયનો સ્વભાવ પૂરણ અને ગલન છે એટલે ભેગા થવું અને છૂટા થવું એના પરમાણુઓ ભેગા થાય એટલે સ્કંદ બને અને એ સ્કંદમાંથી તમે ટુકડો જુદો કરો એ દેશ કહેવાય એટલે એ દ્વિઅણુ ત્રેણુ ચરણ ચૌણુ પંચાણું એમ કરીને સંખ્યાતણુ નો પણ પ્રદેશ સંખ્યાતણુ નો પણ પૂતગર કહેવાય અસંખ્યાત અણુઓ ભેગા થઈને પણ ભૂતગ અને અનંત અણુઓ ભેગા થઈ પરમાણુઓ ભેગા થઈને પણ સ્કંદ બને એટલે ભૂતગલની અંદર આવા ભેદ છે સમજાણું ભૂતગઢમાં શું ભેદ થયા એક અણુ જ્યારે છૂટો પડ્યો ત્યારે એક અણુ માત્ર પછી બે અણુ ભેગા થયા સ્કંદ બન્યો તો બે અણુનો પણ સ્કંદ ત્રણ અણુનો પણ સ્કંદ બને ચારનો પણ સ્કંદ કહેવાય એ રીતે સંખ્યાત અણુઓ ભેગા થાય એનો પણ સ્કંદ કહેવાય સંખ્યાતણુ સ્કંદ કહેવાય અસંખ્યા તણુઓ ભેગા થાય એને પણ સ્કંદ કહેવાય અને અનંત તણુઓ ભેગા થાય એને પણ સ્કંદ કહેવાય મોટે ભાગે મોટે ભાગે દરેક પૂજકનો સ્કંદો લગભગ અનંત પૂતકર પરમાણુથી રચેલા હોય છે રચાયેલા હોય છે રાત્રે જુઓ હવે અજીવની વિશેષ વિચારણામાં કહે છે અહીંયા તમારા કદાચ નહીં હોય ત્યાં આમાં જોઈ લોજો આમાં દ્રવ્યના નિર્વિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય નિર્વિભાજ્ય એટલે કે જેનો ફરીવાર તમે ભાગ ન કરી શકો એ ખ્યાલ આવે ને હવે એ પ્રદેશ જ્યારે પૂતગલમાં છૂટો પડે એક માત્ર પૂતગલમાંથી છૂટો પડે બીજા કોઈ દ્રવ્યમાંથી છૂટો ના પડી શકે બધા દ્રવ્ય બીજા અખંડ છે જીવ પણ અખંડ છે જીવાસ્તિકાય અખંડ છે ધર્માસ્તિકાય પણ અખંડ છે અધર્માસ્તિકાય પણ અખંડ છે આકાશ પણ અખંડ છે પાંચ અસ્તિકાયની અંદર ચાર હસ્તિકાયો અખંડ છે ક્યારેય પણ એમાંથી એક પૂતગલ પરમાણુ જુદું ના પડી શકે યો તમને એને સમજાવવા માટે દાખલો હવે આપણે વાત કરી કે નિગોદ ની અંદર રહેલા એક દેહ છે એક જ શરીરની અંદર અનંત જીવો છે અને એ અનંતા જીવોમાંથી અનંત મો અનંતા છે એટલા જીવો એમાંથી જુદા થાય છે મરે ત્યારે એમાંથી છૂટે છે ત્યારે એ જીવો પોતપોતાનું કારમણ અને તેજસ શરીર અને પોતાના અસંખ્યાત પ્રદેશો અખંડ ધારા છે સમજણ તો જે જ્યારે જીવ એક દેહ છોડી અને બીજા દેહને ધારણ કરે અથવા તો નિર્માણ ત્યારે જીવ પોતે પોતાના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ત્યાં મૂકીને ના આવે કે બીજા કોઈ જીવનો એક પણ પ્રદેશ પોતે લે નહી કારણ કે છૂટો પડી શકે નહીં અખંડ છે એ જ પ્રમાણે ધર્મા પણ અખંડ અધર્મા પણ અખંડ આકાશા પણ અખંડ અને આ ચારેય દ્રવ્યો અરૂપી છે ધર્મા શિક આકાશ આસ્તિકાય અને જીવાસ્તિક આ ચારેય દ્રવ્યો અરૂપી છે અરૂપીનો અર્થ કર્યું આપણે કે નિત્ય એક જ રૂપને જે ધારણ કરે છે તે અરૂપી એ પોતાના રૂપની અંદર કોઈ રૂપાંતર નથી થતું બરોબર હવે તમે કહો કે જીવ જ્યારે ચાર ગતિની અંદર ભંગતો હોય ત્યારે ચોરાસી લાખ યોની અંદર જુદા જુદા શરીરો ધારણ કરે છે ત્યારે રૂપ એનું બદલાય છે ને હમ હ્યવહારથી એમ કહેવાય કે જે શરીર ધારણ કરે છે એ શરીરનો આકાર એ બને છે એનું રૂપ નથી બદલાતું સ્વરૂપ નથી બદલાતું સ્વરૂપ તેનું એક સરખું કાયમ તમે ગમે તેવા ભાવ કરો પોતાના સ્વરૂપની અંદર કોઈ ફેરફાર ન થાય આ એનું ધ્રુવ છે શાશ્વતપણું છે જીવું સ્કંદ એટલે વસ્તુનો આખો ભાગ પરમાણુ અને પ્રદેશનો જથ્થો એને સ્કંદ કહેવાય ધ હોલ સ્કંદ પાર્ટ ઇઝ દેશ અને સ્મોલેસ્ટ ધ વન વિચ યુ કેન નોટ મેક એની ટુ આઉટ ઓફ ધેટ દિસ વન સ્મોલેસ્ટ ઇઝ પ્રદેશ ઓમાણુ હવે જો આમાં બે વસ્તુ મૂકી છે મારે નહોતી મૂકી તમારા વળામાં પણ હવે તમને કહી દઉં છું ચાર દ્રવ્યો આમાં જે કીધા ધર્મ અધર્મ આકાશ અને કાળ એ સ્વાભાવિક ધર્મો છે દ્રવ્યો છે સ્વાભાવિક એટલે શું પોતે પોતાના સ્વભાવની અંદર પરિણમન પામ્યા કર્યા કરે છે ક્યારેય પણ પોતાના સ્વભાવથી ચુત થતા નથી એનો સ્વભાવ ક્યારેય પણ બદલાતો નથી એ ચાર દ્રવ્યો અને અજીવ દ્રવ્યની અંદર પૂતકળ એ બહુરૂપી છે બહુરંગી છે અને એ પૂતકળનો સંગ આપણે કર્યો છે એટલે આપણે પણ બહુરૂપી બન્યા છીએ સમજાય જેનો સંઘ તમે કરો એવા તમે બનો ને કરો તો તમે સત બનો અને અસતનો સંગ કરો તો તમે અસત તો પૂતગળ એક જ એવું વૈભાવિક સ્વરૂપે રહ્યું છે આ જગતની અંદર કે જેની અંદર ફેરફાર થયા કરે છે પૂર્ણ ગણન પૂરણ છૂટા પડવું ભેગા થવું અને બહુરૂપ લેવા એ પૂતગળનો ધર્મ છે અને એની સાથે આપણે જ એની સાથે આપણો સંયોગ કરી અને આપણે પણ એવા બહુરૂપી બન્યા છીએ અને આપણી પણ અશુદ્ધિ જો કોઈ હોય અશુદ્ધિ ક્યારે કહેવાય સોનું હોય સોનું હમ એ શુદ્ધ ક્યારે કહેવાય ને સો ટચ સોનું સોળ આને સોનું શું કહે તમે કેરેટ બરોબર તો એને શુદ્ધ કહેવાય હવે એની સાથે તમે તાંબુ કે બીજું કોઈ ધાતુ ભેળવો તો અશુદ્ધ કહેવાય બરોબર એમ ઘઉંની સાથે કાંકરા હોય તો એ અશુદ્ધ કહેવાય ને વસ્ત્રની અંદર મેલ હોય તો મળીને કહેવાય ને અશુદ્ધ કહેવાય તો બીજું દ્રવ્ય જયારે ભળે છે એક દ્રવ્યની સાથે બીજું મળે છે ત્યારે એ દ્રવ્યની અશુદ્ધિ પેદા થાય છે એ જ રીતે આત્માની અંદર પૂતગલ જ્યારે ભળે છે ત્યારે આત્માની અંદર અશુદ્ધિ પેદા થાય છે પરમાણુ જ્યારે હોય પૂદગલનું એ શુદ્ધ છે પણ એક પરમાણુ બીજા પરમાણુ તો જ્યારે ભળે ત્યારે અશુદ્ધ બને છે વર્ગણા જે છે એ વર્ગણા પોતે શુદ્ધ છે પણ જ્યારે એ જીવના ભાવથી પોતે પોતાનું સ્વરૂપ છોડીને કર્મરૂપે જ્યારે પરિણમે ત્યારે અશુદ્ધ છે અને એ અશુદ્ધ કર્મ જ્યારે જીવની સાથે જોડાય છે ચોંટે છે ત્યારે જીવ પણ અશુદ્ધને પામે છે તો પ્રશ્ન હતો કોઈનો કે મેં કર્મ બાંધવાના શરૂ ક્યારે કર્યા હું તો મૂળમાં શુદ્ધ છું આત્મા પોતે મૂળમાં શુદ્ધ છે પણ ખાણમાં રહેલા સોનાની જેમ અનાથી કાળથી નિગોદની અંદર એનું મૂળ સ્થાન મૂળ મૂળ મૂળ રહેવાનું મૂળ ગામ કયું શાબાશ એટલું પરિણામ આપણું નિગોદ તો નિગોદ ની અંદર મૂળમાં જયારે આપણે જેમ સોનું જયારે ખાણમાં કોણ મૂકવા ગયું હતું સોનું ખાણમાં હીરો ખાણમાંથી નીકળે કોઈ મૂકવા ગયું હતું એને એ જ પ્રમાણે આ જીવ નિગોધ અનાધિકાળથી કર્મ રસથી મલિન થયેલો અને એ કર્મરજથી દૂર કરી કર્મરજને દૂર કરી જ્યારે પોતે શુદ્ધ થાય એ મૂકશે કરવાનું કઈ બીજું છે પરસંગ થયો છે આપણને એ પરસંગ પરથી મુક્ત થવાનું છે પરને છોડવાનો છે એ સંઘ માટે આપણે સત્સંગ કરીએ છીએ સત એટલે આત્મા સત એટલે આત્મા આત્માનો સંગ કરો તો પરથી મુક્ત થાવ અને પરથી મુક્ત થાવ તો મોક્ષ અંશે મુક્ત થાવ તો મોક્ષ માર્ગ સમજાણો જો પૂતગળ એ એક જ વૈભાવિક પદાર્થ છે વૈભવિક છે આપણામાં એટલે જીવની અંદર વિભાવ પેદા કરનાર જો કોઈ એક દ્રવ્ય હોય તો એ પૂતગળ છે પછી પાંચ અજીવ તત્વો નું સ્વરૂપ આપણે હમણાં જોઈ ગયા ધર્મ એટલે ગતિ સહાયક એક એક જ છે ધર્મ અધર્મ શિક અખંડ છે અરૂપી છે અધર્મ સ્થિતિ સહાયક એક અખંડ અરૂપી આકાશ અવગાહના એને જગ્યા આપવી એ પણ એક અખંડ અને પૂદગળ વર્ણ ગંધ રસ સ્પર્શ શબ્દ એના મુખ્ય ગુણો લક્ષણો અને પૂર્ણ ગણન એનો સ્વભાવ એ અનંદ છે અને રૂપી છે રૂપી છે એટલે બહુરૂપી છે કાળ એટલે વર્તના એના આગળ આપણે વિચારશું વ્યવહાર અને નિશ્ચય વગેરે એક છે અરૂપી છે હવે કાળનું વિશેષ નિત્ય એક જ રૂપ જેને હોય કે જેમાંથી રૂપાંતર ન થાય બીજામાં એ અરૂપી હે સિદ્ધ ભગવાનને બધું દેખાય બધું દેખાય એમને અરૂપી પણ દેખાય કારણ કે આકાર છે રૂપ પણ છે સમજાણો ઘણાને પ્રશ્ન એમ થાય કે અરૂપીને સિદ્ધ કેવી રીતે જોઈ શકે અરૂપી એટલે કંઈ ન દેખાય આપણને એટલે અરૂપે છે એવું નથી એક જ રૂપ છે એનું એક જ રૂપ છે જેમાંથી રૂપાંતર નથી થતું માટે અરૂપી છે હવે કાળનું વિશેષ સ્વરૂપ આપણે ભોજન પછી